5th September 2015, Evening, ફિફ્ટીન ઇવનિંગમાં લગ્ન વુડ્સ ડૉક્ટર રમેશ પટેલ ને ત્યાં નમો વિતરા ગાય મો હરીહતા નમો સિદ્ધાણ નમો આય રિયણ નમો આય રીયાણ નમો વજો લોયે સવ સાહુણ નમો લોય સવ સાહુણ મુકારો પચન મૂકારો સ્વપાવસણો મંગળાણ સૌય સિંહ મંગલાંચ પર હવય મંગળ પરમ હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાયુદેવાય નમઃ જય સચિદાનંદ જય સચિદાનંદ જય સચિદાનંદ બેન he ણંદ છે નમસ્કાર જ પણ એ નમસ્કાર ની પાછળ જે આખું આપણું આખું જીવન ચાલી જાય છે ને એમની પાછળ અને પરિણામ વિજય થાય છે સચિદાનંદા આપણું પોતા કાઢે છે કરવાના છે પરમમ હોય મંગલમ એટલે આ જે બોલે છે ને એનું સર્વસ્વ મંગલ થાય છે આપણે તો બોલી જ નાખીએ છે બોલી જ નાખીએ એટલે આમાં સમજવાનું છે કે આપણે દાદાએ આપણને શું દવા આપી દીધી છે આપણે બસ પીધે જ રાખીએ પીધે જ રાખીએ કેમની કામ કરે છે એ આપણને ખબર પડતી નથી એને જ આપણે સમજસમજ કરવાનું છે ને કહે ને એક શબ્દ જો આમ જરાક આમ ડાયવર્ઝન થયું તો આગળ જતા કેટલું બધું ડિફર થઈ જાય એટલે આખી શિવ પૂજા શિવ કઈ રીતે શરૂ થઈ અને એને જરાક જ ટ્રેકર વાગવાથી બંને જુદા પડી ગયા જુઓ સમાજ થઈ ગયા એમ કહેતો ચાલે પ્રેક્ટિકલી એક જગ્યાએ ના શિવ આરાધના શિવ માર્ગ શિવ માર્ગ આખો તીર્થંકર ભગવાનની જ આરાધના હતી પણ આખી આ બાજુ થઈ ગઈ એક જગ્યા ગયા તા ને અમે તો છેક ઉપર છે ને શિવ સ્વામી ભગવાન મૂકેલા અને બીજું શિવજી બધું મૂકેલું હતું તો એકદમ સ્ટોન શિવોલોર હતા સેવા ઇટ કે ને સાઉથ ઇન્ડિયન હોય ને એમાં કીધું તો પેલો કેટ ઇઝ શિવા એટલે ટ્રેડિશનમાં રહીએ તો આપને ખરી વાત સમજાય નઈ ને જે ખરેખર છે એને એકસેપ્ટ થવાતું નતી સમજણ નતી આપને ખાલી સમજણ પડી ગઈ તો કેવું ઓપનલી એકસેપ્ટ થઈ જાય છે દેખાયાની હાઉ ડી એક્સપીરિયન્સ વોટ ઇઝ યોર એક્સપીરિયન્સ ધેટ ધીસ ઇઝ કલ્યાણ કાઈક ગ્રુપ યુ આર સેઇંગ પરમમ ભવય મંગલામ કલ્યાણકારી કા મતલબ ક્યા હોગડા બિના પ્રકાર કે કસાઈ કે પ્રભાવ મેં આએ બગર બડે પ્રેમ બડે પ્રેમ મંત્ર ઇન્ઇન કરેતા હૈને વ્યૂ પડ કે મહાપુરુષો કી સમજપાઈ અનુસાર ચે જોન પીછે પીછે ચાલુ કા રિઝલ્ટ પરિણામ હૈ એ અગર સાર સ્વરૂપ કો એકમાં દેખના હૈ તો જ્ઞાની પુરુષ હૈની પુરુષ કે કદમ સે કદમ ચલને પર હે વહી મહેસૂસ હોતા હૈ મુક્તિ કા એસાસતા હૈ મંગલ હોતા હૈયા જીતે હૈસે જીના પેર પડતે હૈ નમસ્તે મતલબ હોસ મતલબ નહીં સમજને પર મંત્ર આગ્રહ કરતા ફર ધીમે ધીમે હવે વહી લે જતા હૈ આખી હવે લે જ નમસ્કાર કા મતલબ એ હોતા નમસ્કાર કરે હૈકી બાતો કો સ્વીકાર રખતે વે જો કહેતે આદર કરે હૈ જો જીવનમાં અપના અની મજી નહીં ચલાતે ઔર જતની હમ આપણી મરજી ચલાતે હૈ ઉતના ખાતે હૈ તો હે સમજમાં આતા બેકારમાં માર ખાયા ચે હોઇન્ડ ઓફ વર્શિપ આરાધના હૈ જો વિરાધના આગે તો નમસ્કાર કરવાથી ઉત્તમ આરાધના હોનેરાધના કે ગલતી મિટ જતી હૈ કભી એસ બડે પુરુષો કોમને સુના સુ યાને સુના નહી સુન કરુસરણ કરના યા પીછે પીછે ચાલના ઉકે સમજ કે આધાર પર ચલના બતાને દિખાયા કે યસ હૈ માનતે નહી આપણે વે જૈસે દેખતે હૈ ઉ જુદાઇ મહેસૂસ નહીં હોતી જૈસ દેખતે હૈક જુદાઇ મહેસૂસ હોતી ઝઘડા હોતા હૈ ઝા નહીં હોતા તો દેખને કાઢ ક્યા જગડા નહીં હોતા ઝઘડા હોતા ઓપનલી દખાઈ દેસા ઝઘડે મેં ઊન એકતા રહેતી ઝઘડા નહીં ફર અલગ સાતા ભેદ રહેતા યાને બતાનીચર ક્યા શેપિઝ વિઝન એન્ડ દેટ ઇઝ દી આઉટકમ વેર હી સી હિસેલ્ફરી પરિચય રખના બહુ જરૂરી સત્સંગ કા પરિચય રખના જરૂરી હૈ સત્સંગ કા પરિચય એમ હમ બોલતે તાં જહા દાદાજી સીધી બાત હૈ સીધી સીધા સત્સંગ હૈિંગ લાઇક ઇટ નથિંગ લાઇક તો ઉત ફરક પડતા મેં તો પૂરા આપણા હિસાબ નિકાલતા હું ના મુજે એ જવાબ આતા આગે કોઈ મુજબ સમજમાં નહીં આતા હૈ આગે મુજે કોઈ જવાબ દિખાઈ નહીં દેતા હૈ કે બસ એ પરિચય મેં રહેગેના તો હમ આપણે ડેસ્ટીનેશન પે આરામ સે પહોંચ જાય યાને જસ્ટ ફોલ હિમ જસ્ટ ફોલો હિમ એસા હૈ ફોલ નહીં કરો અલગ હૈકિન દિલ છે અગર હમને એસા રખા કે મુજે ફોલો કરના તો કહી ના કહી તાર જુટ જાયગા આગે આગેવો કેસ જુડેગા પતા નહીં સો વેન યુ આર હાર્ટીલી વન વિથ હિિંગ your connection remains well established irrespective of the distance. યર કનેક્શન રીમેન્સ વેલ એસ્ટબ્લિશ ઇરિસ્પેક્ટિવિસ્ટલ્યુટલી એપ્સલ્યુટલી આ કહીને કહી સે અગર આપી હૈ ડસ ઇઝ દેર યુ કમ ટુ રીચ લેટ્સ આફ્ટર સિક્સ મંથ બટ દેટ સિક્સ મંથ ગેપ યુ ડોંટ ફીલ લાઈક એસા લગતા અરે કલ મિલે આજે વાપસ મિલગે ઓ છ મહિને કા ગેપ કાં ચલા ગયા વી પતાં ચલતા બીકૉ ડ્યુરિંગ દો સિક્સ મંથસ યુ આર હાર્ટીલી વિથ હિમ ઓનલી વો સમય નિકલ ગયા છ મહિને લેકિન છ મહિને કા એસાસ આપવા જુદાઇ કા એસાસ નહી હુઆ જૈસે કે વે સાધિત થાય આપ બોલગે ના તો હાજિર હોયગે અસીમ જી જય કાર બોલગે તો હાજર હો જાયગે વિધિ કરેગે તો વે હાજિર હોયગે નો કલમ બોલગે તો હાજિર હોયગે હમ લગતા કામ મેતી હૈ હે એક અલગ સા અનુભવ મહેસૂસ કરતા હૈ મોક્ષ મૂલમ ગુરુ કૃપા એસા બતાન ચાર હે ઉ વચન કો ફોલો કરના બહુ જરૂરી હૈ અનુભવ કરવા કે વચન હાઇડેન્સર હૈ બહુ કુ બોલતે આજ્ઞા મેં સબક આ લેકિન આજ્ઞા કા જોબોર કયા ગયા હૈ હવે આગ્યા સમજને મદદરૂપ કરતા હૈનાજ વેરી મચ હેલ્પફુલ અભી અભી તો ક્યાં ક્યાં નિકલતા ઓર અભી દેખો આજ હૈ આવર માઇન્ડ ઇઝ ટોટલી ફિલ્ડ વિથ વ્યૂ પે સબસે પહેલા મેં ભાઈ હું યે બહેન હૈ પેડ હૈ ઇન્સે હૈ જીવ જાનવર વગેરે હૈ ક્યા વ્યૂ પટીક ય કરતે હૈ કરે વેખો વૈસા કરતા વખો વૈસા કરતા અભી પાંચ આગ્યા ઊને હમરે સારા વ્યૂ પીચ લીયા મેં ભાઈ હું વિવહ દ્રષ્ટિ બહેન હૈવાહ દ્રષ્ટિસે कुत्ता है व्यवहार दृष्टि से मेरा बेटा है व्यवहार दृष्टि से मेरी धर्म है व्यवाह दृष्टि से घर है विवाह दृष्टि से यानी ये जो इतनी सारी दृष्टियों दृष्टिकोण को उन्होंने एक ही दृष्टि में डाल दिया व्यवहार दृष्टि और व्यवहार की समझ क्या दी? जिशा पूरण किया था ऐसा वो गलन होता है અભી પૂરણ ક્યા વૈસા ગલન હોય તો કેસા પૂરણ જૈસા પૂરણ વૈસા ગલન તો કેસ પૂરણ થઈ ગલન હુ જૈસા પૂરણ વેસા ગલન તો જો હમ વિશેષતા જીતે થો સમાન્ય કરો વિશેષતા જીતે રહેતે થોન્ય કરણ વ્યવહાર અસર મેં હમ નિકલ આત વ્યવહાર કે અસર મેં હમ નિકલ આત અભિયા થોડા થોડા હમ એન્ટીસિપેટ કર સકતે અંદાજા લગા સકતે બોલતે મેં પેડોસે બાત કરતા હું તો હસાન બાત કર્ણેટ હોતી અચ્છા લગતા તો બાત કરતા નહીં અચ્છા લગતા તો ભાગતે રહેશે છોડો અભી આપણી મરજી ચાલો તો મેં તો પૂછાઢંગ ક્યા કરે એ બાતો મેં બહુ કુછ બતા દે આપણા હમરા જો કેનામ બાના અલગ હૈ એ માનતે બાત કરના યાસે હમલ બા વેસ કરના મુજે લગતા સમજના જો હૈકા અસ્તિત્વ કી પહેચાન કરનાસ હૈ કું હૈસા કરનાર સ્વીકાર હોનાં જૈસ કે ગુજરતે ગુજરતે આએ યર તો આએ હૈ અર હોકે આ તો હમી હે હમ ઉલગ કસે હોય યાને વ ભુગત ભુગત ભુગત હમ યુ ભુગતની હૈી ભુગત હૈ ક્યા ફરક હૈ લેકિન હમ આપણે આપે તો ઠીક એક દુસર કે બીચ મેક્સ ખડતા માહોલ નો ઓકે આપણી અંદર ઘર કરી ગયેલું છે અને એ આખું મન એવું છે આપણું હવે એ મન આજે હમણાં ખાલી થાય છે એ મન આજે હમણાં ખાલી થાય એને આપણે બરાબર વોચ કરવાનું છે કે ક્યાં શું કેવો ઓપિનિયન આપણો એક્સપ્રેસ થાય પણ એ તો બધાની વચ્ચે આવે ત્યારે જ ખબર પડે ને ઈસીલી દાદાજીને દાદાજી ગયા જંગલમાં ગયા ટુ ચેક કે મને ફેક્ટર છે કે નહીં ભય સંજ્ઞા કેટલી છે તો એમણે જોયું કે મારે ભૂતકાળમાં ભૂતકાળની પડી નથી ભવિષ્યમાં મારું શું થશે એની ફિકર નથી વર્તમાનનો ડર રહે છે એમણે જોઈ લીધું એમને તો વાઘ ખાઈ જશે એની બહુ ફિકર નતી પણ એના પરથી એમને સમજી લીધું કે વર્તમાનનો ભય આપણને જાગ્રત રાખે છે એટલે ભય વ્યાજબી છે એ ભય સારો છે ત્યાર પછી એમને જ્ઞાન થયું એવું કે જે અરસામાં આ વાઘ ડુંગળીનો પ્રસંગ બન્યો અને પાછળ પાછળ જ્ઞાન થયું એટલે આ જ્ઞાન આપણને સુવા નહીં દે એનું પ્રમાણ આપે છે શરીરની ઊંઘ એ ખેંચી જ પણ આપણા બધા પ્રયોગો એવા બધા હોય છે ને એ પ્રયોગો પાછા આપણને સુવડાવી દે અને ખાસ કરીને ખાવાના પ્રયોગ ફૂડ ઇઝ એન એક્સપેરિમેન્ટ મોટો પ્રયોગ એટલે એમાં જેમ જેમ આપણો વિવેક આવતો જાય સમજાતું જાય તેમ તેમ એ ખાવાનું ખાવાથી ખાધા પછી એનું પ્રમાણ એની શું ખાઈએ છે તે ક્વૉન્ટિટી શું ખાઈએ છે તે ક્યારે ખાઈએ છે તે એ બધામાં ફેરફાર નેચરલી થતાં એના એનો રાઈટ અન્ડરસ્ટેન્ડિંગ આવતા એ પછી આપણને વધારે એ ના કરે હમણાં તો ખાધા પછી બધા વાતડા ફરી વળે એ સારા જીવન એક પ્રયોગી હૈ તો એ પાંચ ઇન્દ્રિયો જાતા પ્રયોગ હૈ અંદર ડાલતે પ્રયોગ હૈકો પ્રયોગ યાને ક્યા કુ કરેગે તો કુછ હોતા ઠીક તો એ જો ખાતે હે તો પીછે જો અસર આતી હેલી અસર એ સો જૂસરી જૈસા ખાતે હૈસી અસર આતી એસી લી હમને સમજ લી નહીં નોન વેજ તો કિસી તરફ ખાના ચાહી અભી વેજિટેરિયનમાં ભી એક વિવેકશા ધીમે ધીમે બનતા જાતા કે નહીં એ ખાણા ચીએ ફર કહે કે નહીં તાજા ખાના ચીએ બોલે વો નહીં ખાંગે તો ચલેગા વો કમ ખાએે લે ખાંગે વો ઠીક ડંકા ખાંગે એ મીઠે કા મીઠા ખાના અચ્છા લગતા અગર કડવા ખાને કો નહી રખો જસ્ટ ટેસ્ટ કરે કે લીસા રખતે લેકિન એસ કરે કરસ ધીમે ધીમે આતા જતાંકી હમ વતવી કલમ બોલતે રહે સાતવી કલમ બોલતે રહે તો અસર આતી રહેતી ધીમે ધીમે દાદાજીને હે એસ પ્રયોગમાં રખ દીયા હજમે આતા પ્રયોગ કેસો અંદર કામ કરતા રહેતા હૈ હવે મદદરૂપ કરતા રહેતા સત્સાધન મેં પૂરે હમરે જીવન કા માર્ગદર્શન દે હૈ કેસા બોલ કે ખાઓ ફેર અંદર જો એકસ હો ધીમે ધીમે પ્રકાશમાન હોતે જાયગા એ કલમ હંદર કામ કરેગી કલમ વેફરન્સ જૈસે કામ કરતી ખાના હોઈએ લેકિન એસા હમ નહી ખાતે હૈ હે સમજમાં આ સ્પષ્ટતા નહીં હોતી કેસ હાઉ ડૂ ક્વિફાઈડ ઓર ક્વલીફાઈડ તો ધીમે ધીમે હમર દ્રષ્ટિ ખુલતી જતી હવે ગ્રોસર પરિસ્થિતિ કો પહેચાને આતી હૈ સટલર જતી રહેતી સૂક્ષ્મતા કો જતી રહેતી તો જો ખાતે દાદાજી બોલતેખ લે અ અંદર ક્યાં કમ હૈકો રિપ્લેન કરે રહે ક્રાઈટેરિયા વો નહીં હારા ક્રાઈટેરિયા તો અચ્છા લગતા પસંદ આયા ખાતે નહીં પસંદ આયા ખાતે સુખી જ છે ને આપડે ત્યાં સુધી ઘર આપણું જ છે ના એ લોકો તો આયા છે એના માટે એટલે કશું વાંધો આ વાત નથી જૂના નથી બોલો બોલો જય જય કાર તો આપણે સમજી શકીએ ને વિજય થાવ કોનો સચિત આનંદ સચિદ આનંદ કે સત ચિત્ત અને આનંદ સત એટલે જે કાયમનું છે એનો વિજય થાવી એટલે આપણી જે જાણવાની શક્તિ છે એટલે એ શુદ્ધાત્મા છે એનો પ્રકાર જે જોવા જાણવાની શક્તિ છે એ અને સ્વભાવ એનો પરમાનંદ છે એટલે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાનનો વિજય થાવ એ આપણો ગોલ છે સચ્ચિદાનંદ મેરા ઠિકાના હૈ એમ કરીને કે એ આપણું ડેસ્ટિનેશન છે એ આપણો સ્વભાવ છે એ આપણે પોતે છે પણ હમણાં તો મારો વિજયની વાત કરીએ આઈ ડોંટ નો દાદા તો હે પર લગતા जयति नारायण हा हा हा यस आई सी हिम ही इज हियर ही इज हियर दा दा भगवान जय मजय जय कार हो दा भगवान जय मजय जय कार हो उपेंद्र भाई शूज़ शूज़ दा जय मजय जय कार हो दा say ઓળખ્યો નહીં નથી આપડા કીર્તિબેન જોડે ત્યાં સુધી વાહ વા મોટા ભાઈ નો કાલે આવશે બંને જે આવે તો સાચું સમજાય બે ગ્રુપ જુદા કરીશું આપણે પછી બારફતી કરી દઈશું એટલે પહોંચી જશે હમ આખો દાલો પેલો જાય ને આ લોકો દાદા તો દાદા જ હતા ના દાદા તો દાદા છે સરખા જ રાખ્યા બેઠા છોડો મોહનભાઈ ને ત્યાં કાલથી છે ને પરમ દિવસ દિલીપાઈ નરેશભાઈ બધા આપતા પુત્ર પોષયેલું છે બઉ સુંદર પોષાયેલું છે મહેતા ફેમિલી અને તમને ખ્યાલ હોય તો વિજયભાઈ આપણે જીતુ કરી જીતુભાઈ ને એમના ભાઈ થાયલા ભાઈ આ બે આયા છીએ લોકો આજે ત્રણ તમારી આગળ નીકળી ગયો કામ આપણે છે ઘરે બેઠા <laughs> રાત્રે લઈ જતા હતા રાત્રે પણ કોલ આવે ને હાર્ટના પેશન્ટ બધા રાત્રે ઉપર જઈને જરાક સરખું નથી કરતું નીચેનું નથી સરખું થયું કોનુ ના થાય of of mylar layer the the spine, brain. Ha, everything recovered. That portion did not recover. is is thin, open open. Walking difficult. દાદાજી અમે વાત કરી પાવર આપણે પોતા જેવું પોતે વાપરે એવું કામ થાય એવું છે પાવર મંત્ર માં પાવર જ હોય છે બધું એ પાવર ચાર્ટ છે પણ આપણે એનાથી પાવર આપણે લઈ શકીએ છીએ કે નહીં આપણા પર આધાર રાખે છે એ મંત્ર આપણી જોડે કેવી રીતે છે આપણો ઉપયોગ કેવો છે એના પર મંત્ર એમને અનુભવ થયો ના મેં વાત કરતા અહીં વાત કરતા હતા ત્રિમંત્રની વાત ક્યાં થાય આજના આ રિલેટીવ લિવિંગમાં આજે જોઈએ તો ગમે ત્યાં બહુ સૂકી હોય ઓછા સુખી હોય મધ્યમ હોય ગમે તે હોય પરંતુ આ સાધન એટલું સુંદર ત્રણ દાદા ભગવાનથી પ્રાપ્ત થયું છે આપણને બધાને નેચરલ ગિફ્ટ એટલી અદભુત મળી છે કે આપણું રિલેટિવ બોડી અંદરથી જે બધા હિન્ડ્રન્સીસ ઓબસ્ટેકલ્સ અને નેગેટિવિટીઝના બધું આપણે એક્સપિરિયન્સ કરીએ છીએ એમાં ઇઝીનેસ જોઈએ ઇઝીનેસ સારી રીતે લાવી શક્યો છે તન મંત્રો એટલું બધું છે એવો પાવર બોલો ઇઝીનેસ લાવી દે એમાં સફરિંગમાંથી તો ના નીકળી શકે કોઈ પણ આખો સફરિંગનો પાર્ટ આખો માઇલ્ડ કરી નાખે આપણે એ નથી કહેતા કે સૂર્યનો ઘાસ સોયથી જાય એના જેવું કરી નાખે એવું છે એટલું બધું અને આ શબ્દો નથી ખાધી હા મેં તો પાક્કો અનુભવ કરેલો છે અમે તો અત્યારે આખી લાઈફમાં બહુ ડાઇવિંગ ઘણું બધું થયું પરંતુ અને નવ કલોમ એ બધે એ બધા સાધનો એ કનુભાઈને બહુ આપ શુદ્ધાત્માની દ્રષ્ટિ તો જુદું રહ્યું છે પણ એ પણ એટલે કનુભાઈ એમાંથી પાવર પાવરવાળા થોડા પાવર એટલે કે ઇનસાઇડ ઇન્ટરનલી પાવર બધો અંદરમાં હોય છે બહાર નથી શરીરમાં આ બહારના બીજા બધા વર્લ્ડમાં બધો શરીરનો પાવર પર કામ કરે ઇન્ડિયામાં ને ભારતમાં બધા અંદરના પાવરથી ચાલે પાવર શક્તિ અંદરનો પાવર માઇન્ડ મજબૂત થાય કોન્શિયસનેસ વેલ ફોકસ્ડ થાય આપણો ઈગો નોર્મલ થતો જતો જાય માઇલ્ડર થતો જતો જાય સમજાયું કે નહીં અને આપણી ઇન્ટેલેક્ટ બેલેન્સ થતી જતી જાય બોડીની ઇન્ટેલેક્ટને બેલેન્સ કરવા માટે આપણી ઇન્ટેલેક્ટ એનાથી બેલેન્સ થાય એવી ઊભી થાય અંદરથી એટલે જેને દાદા ભગવાને કોમન સેન્સ કહ્યું છે એટલે આપણને શું એટલે કે સમજ પડે એવી બધી શક્તિઓ ખુલ્લી થતી જતી જાય એ પ્રજ્ઞાની શક્તિઓ છે બધી આપણા સુરજભાઈ પૂછે છે પ્રજ્ઞા માટે બહુ પ્રજ્ઞાની શક્તિઓ બધી બહુ પ્રજ્ઞાની શક્તિમાં તો કેવા જ્ઞાન સુધી છેક કામ કર્યા કરે છે આખું છેક સુધી એટલે આપણે જેમ આપણે અંદર જેટલું આપણું બધા રહીએ ને પછી બહાર તો કોઈ પ્રસંગ આવે બધું હોય તો જવું જ પડશે આપણે પણ અધરવાઈઝ આપણું બધું ફોકસ ઇન સાઇડ હોવું આપણા પર બધી રીતે બહારનું છે ને પણ અંદર ફોકસ થશે તો બહાર ઉપર કંઈક અસર આવશે કંઈ ઇન્દ્રિ નહીં આવી છે બાકી આ પાંચ ઇન્દ્રિયોનો સાગર તો હો એટલો બધો હશે પહોંચીને વારે કોઈ મોટા મોટા યોગ્ય નથી પહોંચી વળ્યા બીજા શબ્દોનું કામ પણ મહાત્માઓને સહેજે થઈ ગયું જુઓ સેજે થઈ ગયું આજે આવા બધા આવ્યા છે એને સમજાય જીતેન્દ્રજીને શું સમજ્યા આવે આપ સમજ્યા કે નહીં શું કહેવું છે હવે એ થાલી જાય પણ એટલીસ્ટ લાઇટ થઈ જશે લાઇટ થશે ગ્રેજ્યુઅલી દેર બેનિફિટ વિનોદ પ્લીઝ એક્સક્યુઝ મી નવ લેટ મી સ્ટાર્ટ ટોકિંગ ઇન ઇંગ્લિશ गुझाती से गुझाती है। है अच्छा हो गया बड़ा अच्छा है, है। और सब पापा ने आपको प्रणाम अच्छा और आपके लिए स्वास्थ्य और लम्बी आयु की कामना जरूर वो तो दोनों का दिल इतना अच्छा है ફાદર એગ્રિકલ્ચર ડિપાર્ટમેન્ટમાં સેક્રેટરી લેવલ પર સારી લાઈફ નિકાલી નહીં ફોન ડિપાર્ટમેન્ટ ડિપાર્ટમેન્ટ ઓર વેરી સિન્સીયર ઓનેસ્ટ ઇન્ડિયા ટુ ફાઇન્ડ એન ઓનેસ્ટક્રેટરી રેર રેર નોટ દે સેક્રેટરીઝ આર નોટ ડિસોનેસ્ટ બટ દે આર મેડ ડિ ઓનેસ્ટ they have made they have no go but even then there are few who are so independent in their way they do remain they function they satisfy their things but from internally they work in their own way there are there few very few very few hmm? and uh, i learn that america is no less america is no less it is more complex here than <laughs> for right. india Vijay <laughs> What do you say I thought other way around We say around There's more more thorough people are here and more complex people are in it. In a way you're right in a way you're right in a way you're right but whatever sorrow you see here is it is all for living it is good for living it is good huh hmm? <laughs> otherwise in every way you are from here to toe you are in their hands yeah that is so <laughs> you all family members everything you don't have but one way it is food that this ownership aspect they don't <laughs> yes so it's like a jail but do mortgage na ki dito yes <laughs> koi cheez baki bhi baki જેવ તમે આમ જ કરો મજા કરો જાવ અમને વાંધો નથી બહુ સારો થાય એવું નથી એવું નથી કોમન પીપલ આજે કોમન મેનની મીડિયાની ઇન્કમ ઘણી સારી થઈ છે સાહેબ ઘણી સારી થઈ છે એક આજે વર્કર ફેમિલી હોય ને એનું પણ એ ફેમિલી ઓફ ફૂલ હોય તો પણ એની દોઢ બે દોઢ દોઢ થી બે લાખ છે પચાસ હજાર આજે મીડિયમ છે ત્યાં જે બસો ડોલરથી કડીસો બસો ત્રણસો આજે બ્રુટિશિસ કંપની ટુ થાઉઝન્ડ પ્લસ અને ચાઈનાની મીડિયમ ચાલ હશે વધારે નથી આપણે ડબલ કેટલી જશે ઉતારો વધારે નથી ચાઈના પોપ્યુલેશન વાઇઝન કારણ કે પોપ્યુલેશન મોટા છે એ રીતે આમ ચાઈના રીચી ગવર્મેન્ટ વાઈઝ બરાબર છે આમ કન્ટ્રી તરીકે રાજે જુઓ ને રાજન અહીંયા આવ્યા છે કંઈ વર્લ્ડ ચીફના બધા થયા છે ને સમેર ત્યાં હું કહ્યું કે સમેર તેમ ને કે યુ કેન રી ઇન્ક્રીઝ યન્ટરેસ્ટ એની પોઈન્ટ ઓફ ટાઈમ યુ મે લાઈક But, be mindful that your present time is not favoring you. <laughs> uh, present time. It's not favoring you. Right. But India is doing well in spite of yeah. China's mm -hmm. oh, yeah. uh, sleeping back. Yeah. But still India is there. China is there. There are also many things here. તમને હજુ ત્યાં રહ્યા નહીં હોય ને બધા એટલે ખ્યાલ ના આવે બાકી પ્રોગ્રેસ થાય છે સ્લો થાય છે થોડો સ્લો છે થોડો બાકી તમારે અમદાવાદમાં કેટલું ડેવલપ થયું ગુજરાત અને અત્યારે રિયલ એસ્ટેટને બધા બિલ્ડિંગને બધું એટલે ઓલ એરાઉન્ડ એક્સપ્લોઝન છે આખું બધું બહુ એક્સપ્લોઝન છે બધા એવું ડે બાય ડે પીપલ ઓરિયન્ટેડ બધું રે્યુલેશન બહુ સારા આવે અંદર શક્તિઓ એટલે કઈ કે આપડી રિલેટીવ આજના એડવર્સ ટાઈમ્સમાં આપણે રિલેટીવ શક્તિઓ લઈને આવ્યા છીએ ને એ એટલી બધી નથી કોમ્પેરિટીવું કે જે આપણે આજના પહોંચી આપણે પોતાના જીવનમાં એટલે એને બેલેન્સ કરતી આપણી અંદર તૈયાર થાય છે અને એમ મંત્રમાં શક્તિ એવી છે કે આપણો ઉપયોગપૂર્વક નમોંત આખું બોલાય નૌકાર મંત્ર આ હા બંત્ર મત તો બહુ ચમત્કારો બધા કેટલા ઘણા થાય પણ એ ઉપયોગપૂર્વક નમો રિહનતાણમ બોલતા એની સાથે આપણો ઉપયોગ દાદા ભગવાનના સાક્ષીએ શ્રીમંદ સ્વામી ભગવાન જોડે થવો એકદમ એક્ઝેક્ટ તો ના ખાય પણ ગ્રેજ્યુઅલી ઇફ યુ ટ્રાય ટુ પ્રેક્ટિસ ઇટ કહે પણ ટુ ધી એક્સટેન્ડ ઇટ ઇઝ દેર તો બહુ મજા આવે અહીં બેઠા બેઠા તમને લાભ મળે છે નમો સિદ્ધાણ અમે જ આપણું વોટ એવર બી ટેસ્ટેડ નાવ આખું કંઈ સીધો કંઈ એના પણ હેલ્પ નથી કરતા પણ આપણને હજુ અહીંયા રહીને પણ આપણે એ કરી શકીએ છીએ નવો સિદ્ધાંત એટલે મોમેન્ટરલી આપણને આખા સિદ્ધ ભગવાનના બધા ગુણો અને એનું જાય મોમેન્ટરલી બધું એકદમ સાથે ના આવે એના માટે તો સ્પેશિયલ બેસવું પડે તમારે આ જ્ઞાનવિધિ શું છે લોકો છે મારું ભગવાનના વખતમાં જે થતું હોય એ જ છે પણ આજના ટાઈમ્સના પ્રમાણે આજે રાત થોડુંક વિસ્તારથી તો કરવું પડે તે વખતે બે ડાયા લોકો હતા થોડામાં આટલું આટલું ક્યાંક આટલું સમજાઈ જાય જ્યારે આપણે મોટું માઉન્ટ કહીએ ત્યારે થોડું સમજાય આપણને બધાનો આપણે બધાનો અનુભવ છે અમારે મારો એ જ અનુભવ છે તમને બધાને એવું થાય નહીં એની કેપેબિલિટી ક્યાંક બધા એ ગ્રાસિંગને એક્સપ્રેક કરવાની શક્તિઓ એટલી બધી ના હોઈ શકે પણ હવે પ્રોગ્રેસ બહુ થયો છે મહાત્મા મેં જોયું બહુ બધાને ટેસ્ટ આવે છે સમજાય છે પ્રોગ્રેસ ઘણો સારો છે પરંતુ આપણે બોક્સમાંથી બહાર નથી આવી શકતા હું અક્રમ વિજ્ઞાન દાદાશ આટલું આટલું કર્યા કરીએ છીએ કે બહાર કોઈને બે ચાર જને વાત કરીશ એવું હોવું કેટે કમઆઉટ એન્ડ ટોક ઇન ધ લેંગ્વેજ આવું હોવું જોઈએ શું બી ટ્રાય કરે છે ને જો ને અહીંયા બધા જોડે નહીં ઇન્ડિયા ક્લબમાં તમે એવું નથી બોલતા મને જ્ઞાન છે ને તો હવે આખી એમને સાઈડ કરી બધું કર્યું અહીંયા બધા ઈન્ડિયા ના બધા રિપ્રેઝેન્ટેશન છે આ લોકો બધી જ આપણા છીએ द टू सेंस आर हियर वन इज हियर एंड वन आई डोंट सम दे टू यो खलो खलो यू गोइंग टू स्टे अभी आई एम यू इन 30 जी 13 तारीख को जाना है 13 तारीख को जी वाह वाह रब्बा मजा आ गई तो इन्हें क्या रहने से क्या कारण क्या है अभी तो मैं कल्लू का अरुणा सिंह अरुणा पेंट है ना सिंगल अरुणा यहां यहां सिंगल है ना पहला वही रहेंगे ना तो यहां से तो नहीं किया और ये अपना विजिबल है ना विजिबल है ना तो साथ में जा जा થોડા લીટ જાવ લેકિન ખુલ્લી આંખો લેટ શકતે બરોબર પણ થોડુંક લેંગ્વેજ પ્રોબ્લેમ થઈ જાય ને એટલું આમાં એને જેટલો જેટલો ન્યાય હોવો જોઈએ ના થાય એટલો થાય પણ બધાનું કામ તો થાય ના થાય એવું નથી બીજ પડે પણ કાલે જોઈએ કેટલા બધા આવે છે તો કાલે ડિટેલથી પછી જોઈએ લાઈટ ખાઈ જાય છે લાઈટ ખાઈ જાય છે પછી તમારા પછી એ વધારે સારું પડે તો જરા મિનિંગફુલ અને એમને પહોંચે વાત શું એવું કરશું કરશું આપણે જરા ગોઠવું છું કાલે શૈલેષ એક નંબરનો હોલ ક્યાં આવ્યો આપનું કામ જે થવાનું છે ને અને જે થાય છે એ તો થઈ જાય છે હવે જે બાકીની વાત છે ને તે જે સમજવાની છે તે આપણે સમજી લઈએ હવે નર્સિંગ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ ઓફ ધીસ જ્ઞાન આમાં કંઈક જ્ઞાની પુરુષને એવું ના આવે કે એમનું જ્ઞાન છે ના ના આ તો દરેકનું જેનું છે એને જ આપવામાં આવે છે એને ખોલી આપવામાં આવે છે બીજું કશું થતું નથી સમજાયું ને પણ એની પાસે નર્સિંગ બહુ માગે છે અને પ્રોપર અને તે શરૂઆતમાં બાળકનું જન્મ કેટલી કાળજી રાખવી પડે છે માણસ એકા તો ફિઝિકલ બ્રત વાત કરીએ છીએ તો આ તો શુદ્ધાત્માને જન્મ અજન્મા જન્મ એ કેટલું ટેન્ડર નાજુકને કેટલું સૂક્ષ્મ છે એમાં એ બહુ વાત માગે છે બીજું કશું કારણ નથી શું એટલે પહેલાં થોડા દો અને લોકોને પછી તો ઉપશમ થઈ જવા ને બધું આ મળતાની સાથે જે સુખ ચાખે ને બધું લવી જાય પછી જ્યારે કંઈ ટાઈમ મળે એટલે પાછું ઢાકણું ઉગડે એટલે બોક્સ ખુલ્લો થાય પાછું એટલે પછી એની જળમાં જે જમવું જોઈએ શું આપડો રેખા કેટલી મજા કરે જયંતે અત્યારી આઈટમ મળી ગઈ મને એ આવે સમજી ગયા કે રેખા એનો જ યાદ બેસી ગયો છે અને પછી પેલી કૃપા અને પેલી જાપનીઝ છોકરી એ ચાપનીઝને કારણ કે એને લેંગ્વેજ પ્રોબ્લેમ બહુ મોટો આવે પણ થોડું એક્સપ્લેન કર્યું કે વ્યવસ્થિત પાંચ સેન્ટન્સીસ આપણા પ્રાઇમ હવે તમારે લીવ કરવાના લીવ બાય કરવાના પાંચ સેન્ટન્સીસ બધું પકડાયું ને બહુ થઈ ગયું એકદમ તો ડિટેલમાં ના સમજાવે આ બધું કારણ કે આજે જ્ઞાનવિધિમાં જ ઓછામાં છે મારે પંચોતેર એસી મિનિટ થઈ પાછળ આગળ સમજાય છે ના એટલે હજુ તો ઓછી કરી કટ કરી ચાલે બહુ હવે બહુ ઓછા પ્રસંગ બન્યા છે બે ત્રણ બની ગયા હશે પણ આ વધારે વધારે કોમ્પ્લેક્ષ બની ગયો ત્રણ ભાષા થઈ ગઈ ને એ તો એવું છે ને કે ઓર્ગેનાઇઝ કરતી વખતે લેંગ્વેજ વાઈઝ તમારે વ્યવસ્થિત રાખવું જ પડે અમારા દર્શનમાં આવી ગયું હતું પરંતુ તમે એટલી ઉતાવળથી સવારે આ બધું થઈ ગયું ને એટલે અમે નક્કી કર્યું કે ઇંગ્લિશ વાળા જુદા બોલાવી દઈશું અમને કરી આપીશું મોહનભાઈ અમારે અંતર જ થઈ ગયું હતું એ તો પણ ત્યારે પહેલાં બધું ચાલુ થઈ ગયું હા એવું થયું હિન્દી ગુજરાતી બે તો સંભાળી શકાય પણ ઇંગ્લિશ જરા અને ખરી રીતે ઇંગ્લિશમાં થાય નહીં એક્ઝેક્ટનેસ તો ના જ આવે પણ હવે એક્સ્ટેન્ડ જેવા ને તે થાય બી શું કરીએ આપણે દિનેશભાઈ એવું છોકરાઓ બહુ જ હતા સારી સંખ્યામાં હતા એટલે એ બધાનું લિસ્ટ રાખજો એ ક્યાં છે લિસ્ટ કઈ છે આપણને જોઈ લો નજર ફરી લોટ ફાઈલ જે આજે બેઠા છે એટલાનું છે તમે વાત કરો ચાલુ રાખો શૈલેષ નક્શાબેન ને તો બહુ મજા પડી ગઈ હા હેમા ભટ્ટ વાળા ભટ્ટ નહીં નાયક જોયો બરોબર છે એ બાજુ જયેશ ને છોટુભાઈ પટેલ એ લોકો ભાષા કઈક ઇન્ડિયા જવાના છે એવું કઈક છે કોણ એ લોકો ફ્લોરિડા જે છે ને તે જ છે અહિયાં ના નાયક નાયક તો હી રહેશે હા અહીં રહી છે હમણા તો પણ શોર્ટલી જવાના છે પ્રવીણ બેનો મેસેજ હતો ઓકે બે જણ બે જણ હા બે જણા છે તે સસ્વન વાઇફ છે ઓર ઓર બક્તા ફેમલી ને બર બસમજે બય બક્તા હાઈલી પર્ટીક્યુલર નહીં બતા ઓકે સર ઓલ રાઇટ ઓર ઓકે યસ તો કરીશું વિરલ તરફ આવી ગયો કે દીકરી તારો ભાઈ કઈ ગઈ એને સારું થઈ ગયું એનો ભાઈ ને કોઈ ના હિતેશ ના વિરલ પટેલ ને થોડા બે દળ જવાનો છે ઇન્ડિયા બહુ જરૂર હતી એને આપડા હરીશભાઈ ના છે તો સંભાળી લેશે એ રિલેશનમાં થાય આપણે એના ફ્રેન્ડ કીધું ને રસિકભાઈ ના ફ્રેન્ડ બેઠા સમજે જોશી વાળા બહુ સારું બરોડા ઈચ્છા હતી આઠ વર્ષ પેલા મળેલા બરોબર હમ યે તમારું ટેબલ પર અકેતા કે મિતુલ बॉबी કોણ છે કોઈને ખબર છે મમ્મા ફેર ફુલટર વાળો છે રિફરન્સ નથી યે મિતુલ बॉबी પટેલ એ કોણ ચાલ્કે ઓલા છે અબ બધા લઘુના ઉદ્ભવના સારી બધા નંબર છે વિષય મે ઘણા બધા હતા આવ્યા ને ના તો મે આ તો જો ઘણા બધા હતા એરવાઈસ છે અમુક અમુક આવે સારું છે એટલે જે લખાવ્યા હતા ને એટલે આભાર આ થોડાક હતા ને તો બધા પ્રોગ્રામ અટેન્ડ કરે છે એટલે બધા તમે કોના ફ્રેન્ડ છો જય અજય રામ સુરેશભાઈ ઓકે શું છે કે મારી ઘરની પાછળ જ રહે છે હેમતા તા એને જ નહી સુધીર ભાઈને લોકો લીધો અને આને બિકરાય આજે લીધો બલે ચા ઓકે ફોર ખાસ નો આ તો યે નહી હું તો બધારે બરોબર આ નહી જાવજો પણ હા કોઈ વેલો ઠીક છે વિજય ભાઈ વેલો બધારે બરોબર રાઈટ થઈ ગયો છે જેટલા બેઠા છે ને એ લોકોને બધારે માધો નથી બરોબર તો ઇંગ્લિશ વરંબે દરમ પોછીને હમ ઇંગ્લિશમાં જ વાત કરીજી પછી દાદાતી એટલે ઈઝી પડે હમ બરોબર બબનુ કાકા તો છે એ તો બધા આગલે દિવસે પણ આйна વાત કરી ગયા હતા તો બરોબર છે છે જનીશને એ તો થઈ જશે જનીશને તો રસિંગ ભઈની મને મને ખબર છે કાપ્રા Indonesia is un discsねぇ��ечos, Alvin heard of it. Alvin said do you anything,就 뭐라고? He did something problems, when developed new families. E mean nao he is Z reformada, what do you говорили to them? Manju,ę only he did that, But the family is not right, for listening to the other dietary foundations, So there's one community, I though a divan especially goals બરોબર છે <laughs> <laughs> એ છે ખાધે પીધે બધી જ રીતે હોય જમી છે ને બધી રીતે સાયમન એમાં એક લિસ્ટમાં દાદા મીના છેડા કરને છે આ છેડા છે હા એ દીરુબાઈ દિરેજભાઈ કરે ને આપણે મુંબઈ વાળા તે એ ગયા ની ઓકે જેતુભાઈ ની એની અસલ જેતુભાઈ ની સિસ્ટર એમ કે ખ્યાલ આવી ગયો તો છેડા છેડા સામનરાફ કૃપાને એ તો પૂછ દે એને વાંધો નહી આવે મળ્યા પહેલા જે આટલી બધી થઈ છે હા સારા મારી આગળ ઘરે આવીને બધું સમજી ગયું પાછી ઘરે આવી અચ્છા ઓળખ્યા ઓળખ્યા ઓળખે તલવાર ઓકે સારું મોહનબેન મોહનભાઈ મોનાલીસા પટેલ તમે કયું તે આપડી મોનાલીસા પટેલ બે હતા રોડા મિસ્ત્રી નથી લાગતા બે બીજા લખ્યું નથી ખાસ કઈ વાંધો નથી केशर आकास गई? केशर। गई बाहर छे? राधिका तो बहुत सारूड સોહન અને આપડાઈડ છે નંબર ઓફ પ્લેસ કર્યા છે અને મને લાગે છે ફિલ્મ પણ કંઈક કરી છે ટુ બ્રિંગ ધી સાયન્સ બાય ધીસ ડિસ્પ્લે ઓલ્સો ધી સંબે આપણું રજનીભાઈએ જેવી રીતે એમના તરુબહેનને એમની જ દીકરી છ સાત વર્ષની એની જોડે વાર્તાલાપ કરીને એમને આખું પૂછ કર્યું એનામાં અને આખો ડાયલોગ આવ્યો અને ચોકડી બનાવીનેચ ઇઝ એપ્રિશિયેટેડ by of two, two schools, schools. You do a lot like this and let રાધિકાને આપડે તમે ધ્યાન રાખવાનું કેંજુ બેન હોલીવુ વાળી છે सु विजय भाई इंडिया को नई नहीं आती आज किस बेनाती साहब ना दोबारा वापस से हम तो अच्छा एसपी मिस्त्री तुम्हें जानो छे ना एसपी मिस्त्री एचपीए जी के दूते तुम्हें कहू थे यार एसपी नहीं आवे ना एसपी आवे छे ये लिख्यो छे ये लिख्यो छे पर नहीं भूल થઈ गई छे સંભાળી લેજો પ્લીઝ જે આવ્યા હોય તે સંભાળ બેનર્જી નથી આ લોકો છોકરા ને બરોબર સમજ બને ભાવિક પંડ્યા પરમજીત સુખી ત્યાં મળશે સુખી જ આપણે ભૂપેન્દ્ર સુખી પરમજીત રૂચિ સંભાળી લેવા જુદા બેસીને ખાસ ગુજરાતી હિન્દી નું અમે કાલે કરી દઈશું હરે પ્રભુ પરમેશ્વર આ બધા પછી આયા નામ નઈ ને મોહનભાઈ દેખાવિન જોસી હા હા એアンસે એનોસ માયા બેના છે ગેરી છે ને મા બિલકુલ આના દેખાવિન નાના બે હા રે બોલે બરોબર ઉખ આવે ઓકે ઘરે કલર સિટી થેન્ક યુ બરોબર બાઈ ઓકે ફાઈન ફોર ઇસ લોગ માનન ના વૈષ્ણવ હશે બરોબર છે આવી ને આવી હશે આવીયા ફાઈન मनोज तलवार या हमने जो बात करी मनोज तलवार बरोबर से है तो नारायण पैसनी लो बरोबर से गुण शर्मा हरि गुण शर्मा ये मैंने किधु नहीं इंडिया क्लब हरि कंसार हरि मेहर हरि कंसार हां ત્યાં આવશે તો આવશે બોના પાર્ક કોના તરફથી મોટર વાર મોટર વાર લાગે છે હેમુ પટેલ હોય લખ્યું છે એટલે મોન્ટેરી કોર્ટ ચાલો બધું બરોબર છે ફાઇન છે ચાલો હે શું કરીશું બોલો હવે તમે લોકો ચાવા પીધી કે નહીં બધા બી જે લેતા હોય તેમને આપી દે એનાથી પેટ હરખું થઈ જાય છે વિજયભાઈ એ સોકે ધ્રુવ આવી સારું કર્યું છે છોકરા છે પટેલ વિનોટ તેમ છે અહિયાં બોન ઇન્ટરેસ્ટ હોય તો આજે જાય ને ત્યાં ન્યુ જર્સીમાં શૈલી ઘરે થાય છે અને યુથ પણ મળે છે ને યુથ જોડે મળે છે ત્યારે પપ્પા ક્યાં ગયા જેવું નહી છોકરા 706 A is in airport The Number is 144 025 025 No Do you know it? We know it, it will be દેટ ઓફ સમ મેડિસિન સમથિંગ ઓફ મેડિસિન દેટ બોડી રિક્વાયર્સ હાઉ ઇઝ અવર રિદ્ધિ નિધિ હાઉ ઇઝ નિધિ યુ આર સો લકી દેટ નિધિ ઇઝ વિથ યુ નિધિ મીન્સ ટ્રેજર ઇઝ ઓકે ઓકે પ્રેક્ટિસિંગ એન્ડ હાઉ ડોટર્સ ઓલરેડી ગુડ ગુડ જમ્પિંગ ટુ મચ ઇઝ ઓકે નહીં કદી ઉમર હો ગઈ સન ટ્વિ ટી વન and daughter daughter is uh, 26 okay sir very good ek ekaj jagah hai pehle thi food mate baat kar the what you talk kiya butter food and sachin ab vinod regarding food what talk to generally food was one aspect but what i have seen is like uh comes uh this uh, ko jo chit vritti bolte hain this tendency keeps going or aise ka es es so in matters of food ha oh. so whatever food is body finds tasty ha oh. tends to, tend to eat more oh. uh, and some tendency to excessive and uh, you can tell in mm, yes. mm, so but because of the taste it keeps eating same thing in matters of other uh children are also like coming out and seeking play air outside so i cannot understand how to because you said last time in satsang uh that normality is mock third ba lecture <laughs> mai thodi pharya kar ja ja wait bachchu hai ni to ha ja firo jaat ene saru gam se to તો રિગાર્ડિંગ ફૂડ એન્ડ રિગાર્ડિંગ કોન્શિયસનેસ બોડી કોન્શિયસનેસ એન્ડ વોટ એવર ટેસ્ટી ફૂડ દેટ આર ટેકન સમટાઈમ્સ ટુ દી ચોઈસ સમટાઈમ્સ ઇન એક્સેસ રાઇટ સો રિગાર્ડિંગ દેટ વોટ ડૂ વુ આસ્ક તો ક્યા અચ્છા ઓ આઈન્ડ આઈ ફોલો વોટ યુ વોન્ટ ટુ સે યુ વોન્ટ ટુ સે દેટ હાઉ Can I be with such situations, in such a way, that I come to some normalities or sort of thing, yes. Well, you are not to do anything. Just you have to observe, that's it, simple. And it is an observation function, not a doership function, not a function of any activity. It's just an observation. An observation is nothing but an activity, but that is of permanent nature. That is most important. Hmm? By observation, gradually you come to view it as it is. But it takes time. Immediately it cannot come. You have to be on it, on it, on it, on it. Because there are so many layers, layers for that. You see? So gradually a layer removed is removed. It will not repeat. But because of more layers you feel that nothing is happening. it holds like that see there is a onion big onion you see and you go on peeling it and you can peeling it and you feel that you oh, are trying to remove the outer skin and other things but again it is same ni same no it is not same what has gone is gone you see but there are layers there is how all this body functions inside consciousness body consciousness already over body ingrained interact or this functions mind hmm, which is the part of the body which is instrumental in seeing that all the five senses function under its care but when mind is in under care therefore five senses are bound to come gradually under care Kair means uh, for Suddhātmā vision, Suddhātmā vision. Actually, technical word for that is upyog, upyog. Upyog is the activity of Suddhātmā as a knowing and perceiving power, which is of permanent nature. Because uh, what seer sees, so seeing activity happens, So activity happens, there is a phase again of this Suddha Atma. But because it is phase of Suddha Atma, it is perpetual in nature. It just sets into Suddha Atma. And Suddha Atma is perpetual at the time. But body activity phases are body activity phases. They are subject to beginning, staying, passing. Beginning, staying, passing. But our state in these times is such that whatever relative functions happen, bodies, five senses, as well as internally they come and their sticky in nature therefore their staying power is there for they with them so that power needs to get reduced out do you understand and for that you should always ask talk with bhanod that bhanod when you get time for your own good seek for you to get balanced against what you already have you please go through these nine diamonds you can tell them do you understand you can go through that namaskar vidhi namaskar vidhi is such a great power in say that all our negativities out of ignorance knowingly unknowingly also whatever has happened by us in spiritual matters in the smallest ways they get annulled gradually gradually i believe That is the the power in cool, from top to the living entity. Do you understand? And last line પાવર ઇન નમસ્કાર વિસ્ત ke એન્ટિટી સારું બ્રહ્માંડ કે જીવ માત્ર રિયલ સ્વરૂપ કો મેં અત્યંત ભક્તિ નમસ્કાર Oh, that is the climax, ક્લાઇમે and that that income comes all all all living entities not only universal but uh, but uh, world and all universal everything sari brahmand ke bolte hai na aur world ke to a gayi shakti hai samjhe na you understand that no so, these two you have to talk to vinod now that talking function we understand as body function but no what i am trying to tell you talking is Prajna function. Prajna is agency. agency That પ્રજ્ઞા ફંક્શન પ્રજ્ઞા ઇઝ શુદ્ધાત્મા એજન્સી દેટ એજન્સી લાઈક દેટ પ્રજ્ઞા ઓન કમ બટ દેટ વિલ બી ટુ યર state, એન્ડ એઝ બાઈ યર સ્ટેટરનલ સ્ટેટરમીજિએટ સ્ટેટ યુ વિલ બી ટોકિંગ ટુ વિનો દેટ ડિલિંગ ઇઝ રિક્વાડ બીકૉ વિન્ડ વે આર સરેસિંગ દે એટ્રેક્ટર દે વિલ attract your attention. So you will have to be on it. That way it is. Do you understand? So you have to deal with that. With all relativity and relative functions, you have to deal in a real, real manner. Huh? And you have to talk to that in, with real language. Shuddhatma so has no language. But with the interim state is there. Therefore, this whole function is there. So that we can well settle on Shuddhatma. How, how, how, how, padar, padar. Wow, how is that? Krushat. ઓ છોડી ના evenness come to coming to evenness hmm hmm annulment is not removal but coming to evenness and coming to normality but abnormal part gets removed all over relative abnormality yes yes abnormal part and sticky part yes right. come to normality samjhe ne ene sadasha kya hai we call uh necrosis uh, necrosis and normal so you have to do this but uh, while you are on work you cannot do that you know that but there is no file which you have to face then you have to be on this this way no problem it is defined that desire there to do it regularly and what are you saying no there is no question of regularly as and when time comes just like that one you referred when you are not uh, no you not to focus on anything what is outside or with the, what what is belonging to vinod at that time all these things not just you have to go like that it will naturally it will happen to you once a little practices formed automatically you see i have worked so many long years in this eighties you know no hmm? lot of work I there there is nobody that knows these things those hmm? Hmm? and all my work from 63 i tell you construction business means i have to deal with government and government officials public works department i won't call it worst but it is well known there and if you call it public waste department this is how it is so all my life i worked for maharashtra state public works department and one or two works or central public works department that is federal central booth there is much much severe much severe and and all is my working career suppose from house i was to go to some uh, engineers super, senior engineers office to fountain i will to go there either by bus or train the moment i go trains you know how their bombay trains are there the way we have traveled <laughs> and sit suddenly and i said three seating and just i will go some how pushing and going aside please give me two seats they give me so much seat don't i get a seat my brikas is there immediately even then also i'll put out open and my function starts my time between santa cruz and bombay I get forty minutes. <laughs> I, I don't say that I utilize it, but that was my forty. All through. And if I had to go to the Office of Executive Engineers, you see, he is always a busy person. And when it was a, uh, sir, please, I will tell that, please get, I have come, I give my card also. Okay, uh, wait, ask him to wait. awaited for half an hour one hour like that but immediately i'll take out it and not that i am uh, uh, not uh, attentive on my work it is there spontaneously so changes are that police go on bending jdg or all these years of work career of at least 40 41 years sir our the minister how much long work career work <laughs> career શરીર નસ્ટ નહીં હોટ નેટ ઇઝ ગોવા Hmm? These Westerners also say, you yeah. have to, in, your life should be just go, go, go, move. That's only that. You will really live nicely. I have not to tell my body to go, go, go, but <laughs> I don't interfere anywhere now. All interferences have stopped long back. And that is how this body freely moves everywhere, everywhere. Sometimes you might be seeing as a human being, you become ankhra. that all oh, that is oh what you could you know that no my inside how can you understand how can you understand that is very difficult is that what you want to understand there is very <laughs> very subtle very subtle inside living who will understand we can understand through and through for everybody through and through but what for sake and what good to you it is, it is for me only <laughs> you see that is how but why did you gather together here just to understand that experience and learn out of the success understand and the whatever understand subject to our body we get it then it's well fit in inside you that will help you for yourself only your own experience will come up you understand i am happy that you have come this time huh? you did come in northwell yes. huh. how I've many days you are ના ને દોડન ગયા હા નખદીન તો બધા મજા કરતા થે જો દેખ અચ્છા ગુરુપુડી ગયા સરિસજી વોટ વોટ યુ હાવ ટુ સે ટુક ટુ વિનોદ I was just thinking thataji uh -huh. there that is so important to talk to yourself all the time oh it's beautiful beautiful inspired of your work culture in between you get always times so. but here it is difficult i don't know this medical practice i am not aware and acquainted with the american practice you see but i i know you very well that you worked so long in the chemical as a chemi chemical engineer and he was travelling for work from his house maybe one hour more one hour plus in yeah. all through he was on he is on this year. put that kaviraj kavet cassette ટોરન્ટો એન્ડ સો એ મજા આ ગઈ જ્ઞાન દાદા જ્ઞાન દાદા ગયે થને તો જીતુ પટેલ બોલતા મેં તો He was doing career uh, work of letters and uh, that, push, you know, push, that one, post and all that. So, whatever he used to go, and he kept up uh, the world in a book. And, that, uh, and I said, reading and driving. <laughs> so, when satsang was there, he came and said, this Jitu is wonderful. Huh? My driving also is, reading and even then working and all that. <laughs> Jitu. બેઠું પછી અંદર થી એવું આવ્યું કે ના ગાય મંત્ર એક વાર જતા બોલો ને પાછા આવતા વિધિ બોલજો એટલે એવી રીતે વિધિ ચાલુ થઈ પણ પેલા તો યાદ ના હોય ને દાદાજી થઈ ગઈ એટલે ધીમે ધીમે આમ જોતા જોતા એ તો ગ્રેજ્યુઅલ થાય છે યુ કેટ હેવ ઓલ a સડન ગ્રેજ્યુઅલ વિધિ ઇઝ નથિંગ ઇટ ઇઝ નોટ એ રિચ્યુઅલ બટ ઇટ ઇઝ ધ હેલ્પિંગ ફેક્ટર વંડરફુલ હેલ્પિંગ ફેક્ટર દી જ્ઞાન સેલ્ફ રિયલાઇઝેશન એક્સપેરિમેન્ટ દેટ વિલ કન્ડક્ટ સેમ થિંગ ઇઝ પુડ દે ઇન ડેથ સેમ થિંગ ઇઝ પુડ વિથ નથિંગ મોટ ઇઝ ટોટલી રિલેટીવ રિયર રિસોસીએટેડ બટ ધ files i is read it files reading voice is listened by the file and we definitely observe how file is reading how file is listening this practice needs to be there it it takes time it takes time but this is very important and what is the result to you benefit that your relative vision coverings vision covering karmic waves they go on getting rather lesser, lesser lesser lesser lesser and gradually your relative vision will come to understand and know and everything in all the relativity with others also to view everything everything normally as everything is everything though uh, all happenings are in duality but you won't see dual function you will see okay, okay is fine if somebody i don't mistake you won't see mistake them this is okay on, on the contrary inside you will be will be becoming more and more clearer clearer oh uh oh -huh. understand this is uh, this is the science after all. just as a scientist is conducting his experiment in a laboratory for a particular cause to search huh in great subtlety and desire for good results this is our whole progress goes on huh hmm? now we are experimental as nourer and seer of our all functions of mind speech and body activities when i say mind it includes body consciousness intellect and body ego but mind is the basic aspect which is there that is under which under the supervision of which all senses and body functions hmm? basically mind that is a, that is none involves conscious in all and everybody you see man khud hmm મનશે પાંચ સદ્દ્રિયા કામ કરતી હૈ ફાઈવ ફિઝિકલ ફિઝિકલ ઇઝ એક્ટિવ ફાઈવ નોલેજ નોલેજ લાઈક સીંગ સ્માઇલિંગ ઓલ ધિસ થિંગ ફાઈવ ઓલ થિંગ માઇન્ડ બટ યુ આર યુ આર ઓન માઇન્ડ આહ આહિંગ દીકરા બેસાડ્યો બોલ્યો તું બધું પણ તમે એને તૈયાર કર્યો છે યુઆર ફોલોઇંગ ઇંગ્લિશ ઓલ્સો ન બરોબર બિકોઝ ઓફ અદર્સ યુ હે દેટ વોઝ દેર બિકોઝ ઓફ અદર્સ બટ એક્ઝ ટુ બીન ગુજરાતી ઓલ ધીઝ પ્રયોગ બટ હિન્દી ઓલ્સો ઇટ કેન બી ડન બટ ગુજરાતી ઇઝ દી મેઇન થિંગ ઇફ એની બડી ટુ બેનિફિટ પ્રોપરલી એવરીબડી કેન બેનિફિટ નો ડાઉટ ટુ ધક્સટેન્ડ basically everybody can benefit from the elemental and root cause the root cause root cause of wandering gets removed and root cause of liberation gets set in that is how it happens do you understand no. that root cause is called pratiti pratiti નેક્સ્ટ ડે યુ બટ વી આર ઓલ્ડ વી આર સીન સો મેની યર્સ બટ આજે જે જ્ઞાનમાં હતા એ લોકો માટે બધી આ વાતો છે આપણે તો થઈ ગઈ છે પણ જેટલી આપણે ઉપરા છાપરી સત્સંગ થયા કરે ને આપણે સ્ટેબિલાઇઝ થતા જઈએ છીએ દેટ દેટ હેપન્સ સત્સંગનો પર્પઝ જ આ છે કે આપણને જેને દરેકને અનુભવ તો બધાને થાય છે એ અનુભવ આપણને જેમ ફાવે તેમ બોલો કશો વધો નથી આવતો સત્સંગમાં શરમ રાખવા જેવું જરાય નથી બી ધંધામાં બાપર ને બુદે અહિયાં શું કરું બન્યા હે પક્કા ને બ્રિજ ની વાઇફ છે મે તો પૂછશન હોવું જોઈએ કે વાય ડુઈંગ બિઝનેસ ડ્યુરિંગ વેન બિઝનેસ વિલ સફર યુ લેવ ટુ સફર you have to be but in between business you it all right something okay? suppose you go up from house and you have to meet somebody and something is there no that you don't be too, too much while driving no only that care you have to take so in agna also with this two viewpoints the way on freeway or expressway you're driving and the care that you have to have at that time મચ મોર સેટલ કેર ઇઝ રિક્વાડ હિયર મચ મોર દેટ ઇઝ લાઈફ આફ્ટર ઓલ સમજાય છે ને હવે તો એ કેર તો જયારે સ્ટેબિલિટી થઈ એટલે આપણે એમ જ આવી જઈએ કે નહીં પરંતુ અધર દેન કાર તમને એમાં ઘણું ટાઈમ મળી જાય બધું ઘણું થાય અમે એનો એક્ઝામ્પલ કહીએ આજનો ટાઈમ બદલાઈ ગયો છે શું અમારો ટાઈમ બહુ જુદો હતો અને અમારે પણ આટલા ક્રાઉડ હતો ને બધું બોમ્બેમાં રહ્યા છે બધું કિચિંગ લાઈફ ગઈ કાગજ કઈ આવે તો કેટલાય કાગજ થઈ ગયેલા થોડા સાહેબ ઉઠાઈ ગયા દાદાજી ખબર છે અમેરિકામાં કેટલા લોંગ ડિસ્ટન્સ ડ્રાઈવ કરવાના ટ્રાવેલ કરવાના ફ્લાય કરવાના બધું કેટલું બધું આમ જ ચાલે કરે એટલે કે પેલું કામ છે એ કંઈ આપણે નાખ્યું એ તો બધું ઓન ધી કોન્ટ્રી બહુ એફિશિયન્ટ થાય બહુ જ એફિશિયન્ટ થાય તમને ખબર નથી મારા કામ તો હું સવાર જઉં તો ત્રણ ચાર વાગે ઘરે જ આવી વાગે જ આવી ગયું કારણ કે ત્રણ વાગે મારે દાદા સત્સંગમાં જવાનું હવામાં દેવાનું હોય બાય ચાન્સ ચાર પાંચ વાગે હોય ના ગયું તો પણ સ્ટ્રિક્ટલી અમે ચૌદ ફોર્ટીન ઓલમોસ્ટ ફોર્ટીન ઇયર્સ સાહેબ જેવું બહુ અમે સ્ટ્રિક્ટલી ફૂડ વોટર આપ્યું વિનોદ વોટર એટલે પેલું ઠારેલું પાડી કહીએ ને પછી શીસી રાખી દઈએ જાતે અને પછી ખાવા નથી દહી નો નથી બધું એવું નથી ચાલતું હતું એટલે પાંચ વાગે કરીએ શું એમાં કોઈ લાયા ડોસો રૂપિયા પેલું સાઉથ ઇન્ડિયાનું કંઈક લઈ લઈએ એ તો પેલી કોફી હાઉસમાં જઈએ એટલે કોફી હે એવું તપ આપી દેવા પણ કાંદા બધા ના રાખીશ લઈ લઈએ અમે તો હું કરીએ ઘરે જવાનું પછી ના કહેવાય આફ્ટર સિક્સ નો ફોર્ટીન ઇયર્સ પછી એ તો આ ફેઝિસ છે આપણે કઈ એવું નથી કે વી હેવ નોટ ટુ કાઉન્ટ ઇયર્સ ઓન ધ ફેઝિસ ઓફ લાઈફ બટ ઇન અવર ઓફ લિબરેશન ધ વે વી હેવ ટુ બી અ સટન એક્સટેન્ટ it is bound to happen for all of us if we have understood total importance of our liberatory way of living dropali apan aik set thing principle as a principle it is true is correct <laughs> na tha jayen me no do you follow while being doctor you are active in your, your functional no? but otherwise it follows with you also is it not so what follows what with you uh, yeah સમજાવી રીતે ઉપયોગ ઉપયોગ બોલતા ઉપયોગ તો અચ્છા હૈ કેસા જીતના બના અસો ઉપયોગ કઈ સવાલ નહીં સી ઇટ ઇઝ નોટ એ ફિઝિકલ એક્વિટી ઉપયોગ ઇઝરલ યર સ્ટેટ એક્ટીઝ નોટ મચર ઓકે બટ વેન ઇઝ બોઉર ઓકેટ વટ ઇઝ રોંગ ઇન ઇટ યુ હેવ નોટ બી ઇન ઇટ વે ડોંટ અરન્જ લાઈક દેટ તો સબ સોચને વિનોદ અન્ડરસ્ટિંગ અંડરસ્ટિંગ ફંક્શન રિઝલ્ટ કરેક્ટો કરેક્ટ ગો હેટ સી The river water, you know, hmm. river water. water of the river, yeah. it flows, right? Water continuously flows, right? Hmm? Take a point, at that point water flows, whatever has flown, is it going to come back again and to flow again? No. Life is like that, life is like that, it's a flow, and what your consciousness, what you, it's a flow, nothing more. But body flow, because it is there, ingrained in the body, that is bound to happen. But we are there to see it. Oh, it is gone so much. Okay. Immediately it will come back. Our upyog. Oh, we know consciousness is gone that way. Well, it should be higher. The moment you like that, your upyog means your vision goes there. Immediately it comes back. Huh? And if you had no such a suddhatma vision, then it will trouble you a lot. that is the thing immediately mind mind function and when mind function is there in this way naturally it is going to result on physical body also you always <coughs> say but directly it is very difficult to be on mind like that straight away unless you are with you speech wise with vinod within in the uh, with the speech of vinod inside of you you have to be opposite by real <coughs> different speech with that internal speech of Vinod. That requires quite a good practice, lots and lots of practices. Then and then it can establish little stability. Do you understand? No, no. Inner speech. Inner speech you understand or not? Is it the same as thoughts or is it different? The same as thoughts are different. નહીં બાત હોય કે ભલે કરે અંદર બોલતે તો નહીં ને તો અંદર બોલતી હોય તો બહાર કી બોલે પ્રકાર કી તો બહારથી બાકી જ્યાદા હોતી હોય મેં આપીર લિંગ દિસ હોલ સાઇન્સિંગ બહાર કાત તો છોડો સર વિનોદ કે સાથાઓ બહાર કોઈ આયગા ને તો પીછે આપકો રહના પડેગા નહીં રહે તો આપીચ કે તું કાં ઘૂમતા હૈસા બોલેગાએ ગાથ ને लेकिन अंदर की समझे नोर ना मैंने विजय भाई को बताया मेरी लॉटरी लागी मुझे थोड़ा फ्रेश अप हो और ये मेरा फूड है मेरा फूड है। मेरा फूड ही है ये पूरा मेरा यही फूड है ये मिला तो अभी हो फ्रेश हो गए because i can't chalo jai jai jai jai sunde premit ya battery jo college just good blessing ha to the haan ha bol bhai kariyo yes that tar tar these badh chalata do halka and pehle ha pehle chal chal karai na karo ha upar to આપડે બધા કૃષ્ણ ભગવાન જાગી ગયા બધા બધા એવા નથી બધા જ રહે બધા ની અંદર રે છે દાદાજી અમિતભાઈ ના કેવા એને સમજી ગયી એટલે બઉ સારું અંદર પરા કરવું દસનાથ જોડે આપણે કેવી જીવો લીડર્સનો ઇનપુટ સબસે સચોટ છે સાચું છે સચોટ છે સચોટ છે લીડર્સ ઇનસાઇડ્સ છે તમારા બધા છે નો નો સંધોરો સરસાઈ છે બધું બધું આફરે બધું કમેટેબલ નેગેટિવ દે છે ને હું શું કહી રહ્યો અટુ કી દીવો હં અલ્યાને મત દેતો હૈ દેબો સજજીય બાર દેવા કે માફકત છે માફકત છે તો તે તો કે સોકું ઇત આ તો પણ તો કે એ હું કેમ છે બધા ને હે એ હું કેમ છે બધા ને કર મારે તે પુરુષને માસ્ક કરવા પડતે આ ટી બે નું દઈ છે દીતી ઘણું રેર પુરુષ અખી જ્ઞાન <laughs> આવ્યું હું ગુરુવારે પાછો આવ અંદર થી બહુ મજા મજાણું બધું નીકળે છે અમને તો દાદા બહુ શીખી શું શીખવા અમે એમના ઘરે બનાવડાવી બપોર ના જ્યોતિભાઈ બનાવી હતી દાદા તમને રડીએ પણ હસતા હસતા રડીએ શું કયું અસ્તા જોવાનું રંતા જોવાનું જા જય આનંદાદાજી જય સિદ્ધાસ જય જય સચ્ચિદાનંદ જય સિદ્ધાસ